भगवान भक्ति जयरे ब्रह्मांड ना प्रलयजीवीव दीन रहे ભગવાન ના ભક્ત છે તે તો ભગવાન ના ધામ માં જાય છે અનંત છે અને અખંડ છે હું ભગવાન ભગવાન ના ભક્તો જે મુકતા હોય એ ભગવાન ના કામ ને પામે જે બધી જાતનું પ્રાકૃતિક બધાય જાય ભગવાન ભક્તો ભક્ત અહીંયા જાય અને જગત ના જીવ હવે ભગવાન ના ભક્ત કેને ગણવા અને જગત ના કે ભગવાન ભક્ત નથી કરે સમજ જેયા ભક્ત નો પરીક્ષા લેનાર છે વાય કે હેલો કેવાય છે અને ભક્તો ને માટે એટલો સહેલો છે સમજાય છે ભગતડા બે તળા છે એ કોઈ તળાવ એકબીજા ભેળા થતા હશે મેતા એ પણ એ બઉ આ તો જાડી ભાષામાં છે વાતો આમાં જરાક આવ્યું કે ભાઈ આવા હોય અહીંયા જાય આવા હોય અહીંયા જાય ખરું હવે આપણે આપણને ભગત કેવાય કઈક તો કરવી પડે ને જગત માં નથી કોઈ દાવો કરવો આવે જો અમે આટલા બધા સાધુ એ છે કોઈ આવ્યો તું હા તો સાધુ છે આ ખોટો સાધુ આ ખોટો કોઈ કહે આવું હાથ જોડીને ઉભા એવડા માયામા આવડે આઠેકાણે એનો નિર્ણય કોણ કરે આપણું બોલી જ રાખવું હવે આપણે કેવું છે એ નક્કી કરવું જોઈએ આ તો તૈયારી ની વાત છે ભગવાન ના ગામ માં જાય છે એટલે જેમ કેવાય વકીલ ની જેમ કેવાય એ વિચાર કરો હોય અને એનો કોઈ વિચારે હું અધુરો છું અધૂરો છું અધૂરો છું રાત્રિ દિવસ નો ભગવાન એ તો ગુંજારો બંધ થઈ જાય હું અધૂરો છું એ ગુંજારો લગભગ બંધ થઈ ગયો હોય કેવી રીતે કેમ બેસ એટલે આને આજન્ બંધ નો બેસે અનેક જન્સ તત્વો છોકરો ચૌદ ફેરે પરીક્ષા મેટ્રિક માર્ચ ઓક્ટોમ્બર માર્ચ ઓક્ટોબર માર્ચ ઓક્ટોબર ચૌદ ફેરે આપી ધન્યવાદ કેવાય આપણે આ બધા મહેનત કરીએ છીએ હવે કેટલી ફેરે પરીક્ષા પાસે એ કઈ કેવાય નઈ ચૌદમી ફેરે પાર આવ્યો આનવળી થાય પરીક્ષા લેવા એને પરીક્ષા દેવી છે અને એને પરીક્ષા ના પેપરો અહીંયા મોકલ્યા છે એને વાંચવા છે કે શાસ્ત્રો ઈ તૈયાર તો ખાવું જોઈએ ના લક્ષણો પાછા શાસ્ત્ર લિખ્યા છે કે આવા જેના લક્ષણો હોય એ સદગુરુ શ્રોત્રીયમ બ્રહ્મનિષ્ટમ બે લિખ્યા છે પણ એને આ કોણ જોવે ભગવાન ના અદ્રશ્ય થોડા થઈ જાય અદ્રશ્ય બી થઈ જાય એમાં નઈ કહ્યું કે અંગુષ્ટા પ્રમાણ હોય શકે એટલે આનું આ ઉટલા ભાગ માં ગયો વક્તા ને ખબર નથી તમને પેલું હું આવ્યો એને જાણવાની રીત પણ બતાવી જો વાંચીને પાછી ભૂલી જઈએ એને જાણવા કોણ બેઠો છે ત્રણ ના ભાવો માં ત્રણ વેચાઈ જાય છે બીજ હોય ને બીજ બિરણ તમે લિયો અંદર એનો ઝીણો અંકુર હોય હોય હોય ત્રણ વાય વજમાં અંકુર ઝીણો અદૃશ્ય જેવો એની પડખે બેફો અને એની ઉપર પાછું છાય પેપડા જેવા દાણા હોય તો કઈ ક બરાબર વળી ગયો હશે હાચો થઈ અને હાચા સદગુરુ ને વચને વચને હું કામ બસ વિશ્વાસ થી જોડાયો એ વિશ્વાસ શબ્દ તો આપણે બોલતા શીખ્યા દુરુપયોગ કરી પકડી ને મારો ગુરુ આ બરાબર શાસ્ત્રો ના પાડે ગુરુ જીવ છે ભગવાન છે ત્યારે એને કરેલી ભૂલ આપણે લઈ લેવી પાછી જીવો છે માયા એટલે વાસના માયા કોઈ અલગ વસ્તુ નથી એ વાસનાથી વેસ્ટી જ્યાં સુધી હશે ત્યાં સુધી આગળ ન જાય પાછું ઉગવું પડે પાછું ઉગવું પડે ત્યારે વાસના પથ છે અંકુર માયા થી વેસ્ટીત હશે તો એને ઉગવું જ પડે ખરું અને એ માયા વિરક્ત જો થયો તો પ્રભુ પાસ સ્વરૂપ નિષ્ઠા બેમાં કેટલો ફેર છે ધર્મ વાળો અર્જુન કે ધર્મ વાળો ધર્મ રાજા ધર્મ રાજણ અર્જુન ધર્મ વાળો ને ધર્મ માં તો બ્રાહ્મણો ને માર્યા છતાં નરનારાયણ તરીકે કોઈ મરમ સમજવો જોઈએ ને પણ અર્જુન ને સ્વરૂપ નિષ્ઠા એના જ આજ ગીતા ઘેર ઘેર વંચાય પણ ગીતા ઊંડા સમજવા નથી એટલે કઈ રીતે આ પાત્ર બની ગયો માથે છે છતાં પાત્ર બની જાય ધર્મ રાજા એ કઈ પાપ નતું કહ્યું નથી સ્વરૂપ નિષ્ઠા તો એવી મોટી વસ્તુ છે અને ધર્મ નિષ્ઠા કઈ પાપ નો આપડે ચોખ્ખા સિંહ બરાબર પણ મરણ લેવાય કારણ કે આને ઉદેશી વાતો કરીને ઉદ્દેશી ને વાતો નથી કરી પણ કૃષ્ણ વ્યક્તિ છે એ આપણા દિલ માં ભગવાન તરીકે છે અને શાસ્ત્રો એમાં આ પડે છે એને જે પટરાણીઓ કરી એ બધી ક્ષત્રિયની હતી ને તમે હું કોણ આમ જો ઊંડા ઉતરવા ને પણ એ પાત્ર ને હડતું નથી ના પાડી દીધી ત્યાં એટલે એ પાત્ર ના માટે આપણે ભગવાન નો આ શો કરવો હોય તો આ બધું સમજવું પડે ભગવાન સારો જોવા પછી કહ્યું અનેક જન્મ સંઘ સિદ્ધ ગીતામાં કહ્યું પણ એ પાછું માતાના પેટમાં ઊંડે માથે જોવું પડે હવે શાસ્ત્રો એમ કે શાસ્ત્રો ખોટું બોલ્યા હોય તો આપડે કઈ વાંધો નથી નિર્ણય તો કરવો પડે એટલે સ્વરૂપ તમે તો કથા સાંભળી ઓળખો હા તત્વ ઓળખો જો આમાં આવ્યું ને ભગવાન ભક્ત ભગવાન ના માં જાય જગત જીવ માયા માં જાય એટલે બોલ હું તો જાણે હેલું થઈ ગયા અને તરઘામ જગ્યા એમ કેવાય જાય પણ એ રાજકોટ થી ચોવી માઇલ છે અરવાલ બોલી લીધા પછી કોઈ તરફ આયુ અરતર માં તો અહી આયા કરે તો ખુબજ વિચાર કરવો પડે પાકે પાછી કહે છે કે ઉત્તર માં હોય મારા પશ્ચિમ માં આવ્યું કે પૂર્વ માં એટલે મુંજાયું પછી એમાં ગુરુ ને ખોરવા ખોટું બોલે જગત મને માન્ય રાખે તમને કહું બીજ ઉપર ફોતરું હોય ને ત્યાં આવેલા બે દળ જેવા હોય દળ દાળ ચોટી છે એને પકડી રાખે છે અને દાળ વહી ગઈ માયાનું ભોત્રી ખસી ગયો એટલે ભગવાન નો સીધો સંબંધ ના થાય સંપૂર્ણ ચૈતન્ય બની ગયા સંપૂર્ણ એવો વરસાદ આવ્યો એટલે જેમ બધા ઉગી નીકળે એવી ઉગી નીકળે નવી સૃષ્ટિ થાય ત્યારે ઉગી નીકળે હવે પૂર્વે એને કઈ હારા કર્મ કર્યા હોય તો યોગ તો થયો પણ ત્યાંથી ભ્રષ્ટ છે એટલે ખરી પડ્યો પાછો પૂરો ન વળી ગયો એને પછી યોગ કહેવાય એ લાંબે કાળે જે દી તે દોખો થાય ભગવાન બસ કરોડિયો બોલો હવે તમે ત્યારે વળી મુક્ત સામે પૂછ્યું છે ભગવાન નું ધામ કેવું છે બોલ્યા છે ભગવાન નું ધામ તો સનાતન છે ભગવાન કેવું છે અને અખંડ છે આપડે તમારો વાંક નવાયું સનાતન શું આદિ નહી સનાતન માં સમજાતું નથી પણ બધા ત્રપ્ત થઈ ગયા સમજી ગયા ને એટલે કઈ ખોખા મારવાની જરૂર નહીં પૂરા થઈ ગયા ને ભગવાન નું નામ સનાતન નથી પૂછતો હું લાહામાં જોતો નથી ધન મોતા નથી દેખાતી હું બોલું એમાં ખોટ કાઢો તો બોલાય ગુરુ ના શબ્દ માં ખોચ કાઢાય એ સના નો સના તન અવ્યવસ જ ન થાય જરાય ફેરફાર જરાય ફેરફાર તો ન થાય પણ એની માટે અબજો કાળ વયા જાય ભગવાન ના માં ફેરફાર નથી એ ભગવાન નું નામ પણ એવું સનાતન છે સનાતન એ શબ્દ નોસંગી એટલે શું બોલો પછી તમને સમજાઈ જાય સત્ય નો જેટલા સત્સંગી એટલા સત્ય નો જ બરાબર સંકર છે તો સત્સંગી થાય ને ત્યાં સત્સંગી બરાબર એમ મારે કેવું સમજો તમે ભગત ચોરજો બીજા જેમ કેવા એમ નો હાલે સત થી બીજું કોણ અસત ને કોઈ થી તમે યાદ નો કરો એને સંગ નો કરો એ સત્સંગી કઈ રીતે જો શિવાય સત નો જ સંગ જયારે કરે તો એનું નામ સત્સંગી બેસાજા ફેરજે બસ આયા અમારો પતિ ગયું પણ તર તમે એમ કહ્યું નબળા નો સંઘ નો કરીશ ઓળખજે કોઈ દિન કોઈ ન કયું ઓળખવા કારણ કે ઓળખવા બઉ ઓળખ આવે તો પોતે પાછો આવી જાય એમાં એ બરાબર છે પણ કે અત્યારે આ બધા સંતોષ મનાય ગયો બસ કંઠી બાંધી કરી લીધો મંદિર જઈ આવ્યા લઠાર મારી આવ્યા આ બધું થઈ હંમેશા ખરીદવા જાવવામાં બદલા ની તો પેલી તમારે ઓળખવી પડે બદલા ની વસ્તુ ને નો ઓળખો હની લેવા જાઓ આવે એ કોઈ દિહાચી આવે નઈ એમાં સત્સંગી જોયા તો તો પછી પણ અસત પેલું ઓળખવું પડે છે અને સત્સંગી કઈ રીતે અસત જ્ઞાન હોય તો સત્સંગી થવાય અસત જ્ઞાન નથી અને સત અને બીજું સનાતન તમે સમજી ન છો વ્યાકરણ વિષય છે આખું શબ્દ ના છે ભાવ આવો છે જો એક માણસ અહીંથી આવ્યો આપડે એને આવકારવો હોય આવો આવો આવો ફેર ખરું શકું સમજી મને મશરી કરીને અંગે આવું ભાષા ભાષામાં એ બઉ ફેર છે પૈસા તમે હાલ તો વધાર્યા બદલી જ ગયો બધોય બદલી ભાઈ સાહેબ ક્યારે કહેવાય કઈ કઈ ભાઈ ભગવાન ના સમજીએ તો ભગવાન ને તમે ઓળખો કેવી રીતે બોલો સનાતન છે પછી હું એ છે સનાતન છે નિત્ય છે અપ્રાકૃત છે અપ્રાકૃત છે સમજાય હવે એ બધું તરત નો સમજાયો એની આગળ પાછળ ભૂમિકાઓ હોય એને એવડી તૈયાર થાય ત્યાર પછી દીવી આવતો ગયા એટલે દીવી શબ્દ આવતો નથી હું પાછું બઉ ખોંચ કાટા કરી અને બોલ્યો તમે હું બોલો જ સ્વામી નારાય સ્વામી ના સમજો તમે જોવા ભલે પણ હું કઉતો નથી લેવા નક્કી જ ક્યાં કરેલા હે એમ કરે ને એટલે હું બોલાવ્યો બોલાવવાનું રામ રામ રામ રામ એટલે બધું સમજી ગયો રામને ઓળખી ગયો રામને ઓળખી જાય સમજાણ કેવા સમજાણ ઓળખાઈ ગયા એમ ને અને આ નું કેમ જોશી મારો જે ખાનામાં જે બેસતું હોય બેસાડતા આવડ મુજે ત્રિકોણ માં ચતુષ્કોણ લખોટો નાખો એને ખબર બધા હોનિયો ન હોય જડીયા વિના ના નંગરે તમારું છે કોલિયો જડીયા વિના નંગરે બરાબર પડ્યા છે પણ જડીયો ન મળ્યો ત્યાં સુધી શું થયું કઈ ખબર ન આવે કિંમત જાણે એમાં ફીટ કરે ત્યારે નારો કરે પણ ઉલટ સુલટ કરે તો આ ખેડુ બેઠા ભાઈ બેઠા જમીન જરા ઢોળવી હોય પછી પાળીયા પેલા કરે પછી કેરા બાંધે અરે પાણી નો ઢોલ કેમ નો છે એ પેલું જવું છે પછી પળો બંધાય વાંધો નઈ પણ પાળા સીધા ઘિર્યા અને ઢોલ બીજો એક ખૂણે કોરોના ભગવાન નો માર્ગ ભગવાન માર્ગે જેને ખેતી કરી છે એ જ એનો માર્ગ ચલાવે લાગત આપડે ગોખી કાઢી ક્યાંથી ભગવાન નું છે આનંદ શું એનો અંત છે એ બધા ના ભાગ જુદા હોય આ આ ભાગ માં બોલે છે આ આ ભાગ માં બોલે આ આ ભાગ બોલે છે પેલા તો ભાગો સમજવા જોઈએ ને એ આપડો અભ્યાસ નથી ને હું બરાબર કેવા કરું એટલે બરાબર કેવા એમ આવું ગોલકા કરી આગળ જાય કેવી રીતે ના હવે તો મારો વાંક છે હવે તમારો નથી કારણ કે અખંડ છે અખંડ છે આ બધા શબ્દો ના અર્થ બઉ ભાગ માં હોય બોલો પછી તેને કહીએ છીએ જેમ પર્વત વૃક્ષ જે મનુષ્ય પશુ જે સમગ્ર હોય અને આકાશ ની વિશે જે સમગ્ર તારા તે સર્વે સૂર્ય હોય પછી તેને તે સમગ્ર આકૃતિ સહિત કાતની પૃથ્વી જેવી શોભે તેવી શોભાયુક્ત ભગવાન નું છે બરાબર ભગવાન નું ધામ તેને ભગવાન ના ભક્ત છે તે સમાજના વિશે દેખે છે ભગવાન નું ધામ તેને પામે છે Come here, come here. Come here, come here.